અને તમારો કેટલા નો વેપી લાગે કે ખરાબ લાયેલા કામ નથી કોટી પુણ્ય તો પૂરું થઇ ગયું આજે આગળ આજે પૂરું થઈ ગયું આગળ છું આગળ તૈયારી પેલું વાક્ય એવું કે દાદા ના દર્શન થયા અને એનો ખટકારો પછી ખટકારો લાગ્યા કરે બી શું વાક્ય કે છે કરુણા સાગર એટલે ભગવાન બેઠા છે ને તે કરુણા સાગર કેવાય સહજ વર્તાવે સામાયિક થી અક્રમ શુદ્ધાત્મા એટલે આક્રમ એટલે લિફ્ટ નો શુદ્ધાત્મા ચઢાવે એટલે સસંચાલિત છે ચાલુ થઈ ગયું પછી શું કે સહેજાનંદ તે વ્યવસ્થિત સમજાય છે પછી આ જગત કેવી રીતે ચાલે છે ને એ બધું અમે તમને સમજાવી દઈએ છીએ તમે ચલાવતા નથી તમે ચલાવો છો એ લોકો કે છે ને ભ્રાંતિ છે શું છે અને એનાથી વધારે ચાર્જ થાય છે હું કરું છું કઈ ગયો પછી લક્ષ અલખ નું જે કોઈ દળો આત્મા અલગ નિરંજન છે કેવો છે અલખ નિરંજન કેવો છે ક્યારે લક્ષ્મ ના આવે એનું લક્ષ બેસે રહ્યા કરે નિરંતર નિરંતર લક્ષ ઉત્પન્ન થાય ત્યારે અંતર સમય સાઈન ટકોરાગ થયા કરે કે અકર્તા પદ કારણ કે પોતે કરતા નથી એટલે પેહલા કરતા પદ હતું ને હવે અકર્તા પદ થયું તેનાથી કેવળ જ્ઞાન દર્શન હ પ્રફુલ્લિત થતું જાય જ્ઞાન નો દર્શન પ્રફુલ્લિત થતું જાય દિવસ સંભળાય રે પૂર્વ ભાવ માં ચોવીસ શિક્ષકો વખત માં સત્સંગ હોભળેલો છે પણ એ બધો આવરણ આવી ગયેલું છે ખબર પડે ની એ બધો સત્સંગ આપણને પાછો અનુભવ આવે બધો તો અને આત્મસિદ્ધિ મનુક તો હૃદય કરો રોકડનાથ ની કરોણા ભગવાન છે રોકડનાથ છે દિસ ઇઝ ધ કેશ બેંક ઇન ધી વર્લ્ડ કેશ બેંક એટલે જરાય ઉધાર નહીં અહીં આવ્યા આજે એટલે રોકડે રોકડો નહીં એટલો વખતે તમારી રોકડી રે શું રે તો કર્યું અહીં ઉધાર ના અમને બધું રોકડું ઉધાર તો બહુ જરા બેન્કો ની ભરી ભણી ને થાય ક્યાં હપ્તા નથી ભર્યા તમે સર્ક્યુલર બરાબર કશું મળ્યું નહીં પછી લેખ વિધિના કવિવાર ખરેખર મેખ વાગનાર તો કોઈ દુનિયામાં પાઠ્યો નથી પણ આ કુદરતી મેઘ લાગ્યું ને એવી રીતે આખું ટર્ન ટર્નિંગ પોઈન્ટ થાય છે આખું શું થાય છે આખું અનંત અવતાર જે પોઈન્ટ હતું તે ઉત્તર દિશામાં ચાલ ચાલ કરતા હતા તેનું બધું આખું દિશા ભરી ગયું એટલે પણ આ તો નૈમિતિક લીધે નૈમિત દેખાય છે નિર્ધારણ એટલે પોતાની આત્મધારણ પાતા રી ઉડી જાય બધા અને તે સિદ્ધિથી પ્રાધ્યાયી ફોડાફોરી ના એ રે ને સ્વાધ્યાય પોતાનો થાય અને જઈ સચિદાનંદ સંઘ ના પછી શું તો ને સાલિયાનું ચાલ્યું હોય સરકારે ના સુ લઈ દીધું હોય તો આપડે જવાનું થાય આપણે જવાનું થાય ગયું જેના પોતા બેસાડીએ સાહેબી જુદી હોય એ સાહેબી જુદી જતી હોય મોડા પર દિગેલ બિગેલ પછી નઈ આ બધા મોડા પર હોય સાધુ હોય આચાર્ય હોય બધા મોડા પર હોય સમજ ને પછી મોડા પર દિવેલ આવે નહીં લાગે એ મેલા શું કે છે સંતિલાલ તમે બંગલો બધાઓ દસ દસ લાખ રૂપિયા તો દસ લાખ બંગલો તમને ખાનગીમાં કેતો હોય કે કે કોઈ તું જતો રહી કે કો જતો રહી આમાં સ્વાગત મારી પીડે કરી નઈ શું કે છે કો તું જતો રહી કે કોઈ સાહેબ દેવું વધારે થઈ છે તું જતો રહી આ સ્વાગત થાય નથી એટલે આ મીઠા થીકડી પછી આ પછી શાશ્વતી લગ્ન શાશ્વતી લગ્ન લાગી ને કે અખંડ પ્રેમ જણાય કેવું આ જ્ઞાન પછી એવું નથી તો તમે જીતેન્દ્રિય જીમ થયા છે જીતેન્દ્રિય ઇન્દ્રીએ જીત્યા છે એ કોઈ જીત્યા નથી એક તો જીતી જીત્રી આ પાંચ ઇન્દ્રી માંથી એક જીત્યા નથી એક તો જીત્યા છે આ નાથ ની ઇન્દ્રીય નહીં જીત્યા છે એના સુગંધ હોય તો ના હોય તો ચાલે દુર્ગંધ હોય તો આખી રાત દુર્ગંધ ના ફાવે જીતે નથી આખી રાત દુર્ગંધ ન ફાવે ને હવે આ અમે અમે જ્ઞાન આપીએ ને એને ભગવાન શું કે છે કેવું હું જ્ઞાતા છું એમ જાણતો હતો શું જાણતો તમે અથવા તમે શું જાણો છો હું જ્ઞાતા છું છે તમે જાણનારો છો તમને છે ને પછી આ જ્ઞાન આપ્યા પછી તમારી દ્રષ્ટિ એટલી બદલાય કેવુંદાસ પોતે અત્યારે તમને શું છે આ બધું જોઉં છું ને જાણું છું એટલે આ બધી વસ્તુ છે ને જ્ઞાતા માનો છો પછી ધ્યાન રાખે ને પછી પણ એની બધી ક્રિયાઓને તમે જ્ઞાન સ્વરૂપે જ્ઞાતા પરમારી જરૂર છે આચાર્યો વાળા જો ઇન્દ્રિયો જીતે એ ઇન્દ્રિયો ઇન્દ્રિયો છે શુભ છે શું છે પુરણ ગલન જો બઉ પુરાવું હોય ગલન થયા કઈ રે નહીં એ તો અપવાસ કરે સો દાડવાસ એક દાડો ખાય સો દાડા આપવા પૂરગલ પણ ઇન્દ્રિય ના થયા આસપાસ ઇન્દ્રિય જોર કર્યું ગંદાળશે નઈ કંટાળશે કે જ્ઞાની પુરુષ ઇન્દ્રિય જીતેન્દ્રિયજીન કર્યા લે જીતેન્દ્રિય એક કલાક માં જીતે જીમ થાય અને પછી બીજા કલાકમાં બધા જીતમો જીમમાં પડ્યા છે અત્યારે હા અમારું આ વિજ્ઞાન છે એક કે એક શબ્દ અમે બોલીએ નઈ તેની પર બુદ્ધિ વાપરવી નહી નહી તો અમે એક બટન તમારી બુદ્ધિ વાપરી બોલી દેસો તો શું ધારે આ બટન દબાવવાનું છે બુદ્ધિ વાપરશો એટલે બે કલાક પછી વાપરજો બુદ્ધિ વાપરે તમે સમજાવી ને કારણ કે જ્ઞાની તો વાત આપડે તમારી બુદ્ધિ કબૂલ કરે જ ભાઈ પછી વારે કરી બુદ્ધિ શું વાપરવાની તો બે કલાકે આપડે એમના કયા પ્રમાણે ગભર્યું નઈ ભૂલ ના થાય કાલે આવજો બે કલાકમાં સમજવું નઈ આ તો યોગા યોગા યોગા તમારે બેઠો છે અને પુન્ય જાગી છે તેના થયું કયું એડજસ્ટમેન્ટ થયેલું છે આ બધું છે સમજાયું પછી આખા જગત ને ધર્મ પાડે તો કોઈ ગેર છે ધર્મ ધ્યાન સમજતા નથી ને અને સમજાય છે આખે ગયો નહીં પણ તે મને રેતું નથી રહેવા માટે પોતાનું એ જોઈએ ને સંયમ બળ જોઈએ ને સંયમ તો પાંચમારા એ ખાઈ ગયું છે તમને કાયમ નહીં જે આખા જગત ના ભાઈ બસરા રહ્યા કરે સાધુ આચાર્ય બધાને એ ધારા બનશે શું થયું અંદર ખાતા રે બારખાતા વધ અંદર ખાતા રે માથે લઈ લેજો ને જય સચી અને આવું કોઈ અત્યારે આપણે સમજી આનંદ ગણો ઊંચો છે શું છે કદાચ કિંમતી જોગ આશ્ચર્ય છે આ વાલી નો કેટલામાં આશ્ચર્ય છે આ અગિયાર માં આશ્ચર્ય છે દસ આશ્ચર્ય ભગવાન મહાવીર સુધી થયા અગિયાર મો આશ્ચર્ય શરૂ થયું છે અક્રમી જ્ઞાન ક્યારે પછી ઓફિસમાં કામ કર્યા કરો નાખો તમે કોઈ કોઈ લાગે દર્શન કરવા આવું અને અમારી અમે એવી આપીશું પહેરાવો છોકરા પહેરવો કોટ કપડા સારા કરો એનો કોઈ ગામ વાંધો અમે ક્યાંથી લેતા જ નથી શું શું ને કારણ કે જાણીએ છીએ કે આજના લોકોને આવું બધું સાધન તો જોઈએ સુમારા લોકોને કઠાણા તો શું થાય કતાર બાવીસ પરીક્ષામાં ઉપસર્ગ તમે પરીક્ષાના બધું સમજાવીએ તો તમારી શું થાય ને એટલે પરીક્ષા ઉપસર્ગ થાય નહીં એવું આ જ્ઞાન છે કેવું છે અને પરીક્ષા ઉપસર્ગમાં મારે મારે સિદ્ધિઓ વાપરવી પડે છે શું થાય બરો મોક્ષ અભયદાન સાથે તમારાંત કરો છો પણ હું જાણું છું આપવા દેખદાન આપેલું ના રવાનું એટલે બધું અભયદાન સાથે પછી આથી બધા વિધા ત્યારે અમૂલ્ય વસ્તુ ફી ના હોય અમૂલ્ય વસ્તુ થઈ હોય વિધા વી છે પછી આપડે બધું શું જોઈએ મોટી નબળ છે ઓપન ટુ થાય નબળાઈ નથી લક્ષ્મી ના અમારે વિચાર ના આવે અમે નિરંતર સૂપોરે સૌ ને ત્યારે બધું થાય થાય ને આ તો કેવી રીતે નાપાસ થઈ ગયો ચાર માર્કેટ પડી રહ્યો પડી રહ્યો તમારા બધા કામ લાગે ફરી ગયા હોય કામ લાગે ને આ કઈ વચ્ચે જગત જેવું છે જેવું આપડે બેસીએ જેવું નથી બરોબર જાત જાતના પૂન ભરેલા બરોબર અને આ ફૂન જેટલા આવ્યા થોડા કાળમાં ફરી ગયા આ બાજુ તો ફરી ગયા ને એ તો અત્યારે તો દાઢ ઘડતું જવાનું ઔષધ ઘણી કાઢ છે અને પોંચમાં વારો આવ્યો તો હથિજ ઘટવા મળે શું ભાઈ ચોથા ઘટતું હતું પણ તે વખતે તો જ્ઞાનીઓ હતા હવે જ્ઞાનીઓ પાસે આ છેલ્લામાં છેલ્લું છે વાળા તો પછી બનશે તો કરે ને પણ ભગવાનનું અઢાર વર્ષ સુધી એ રહેશે શાસન રહેશે એટલે થોડી થોડી ખાલી લોકો છે પણ જે વચ્ચે છઠ્ઠો વારો લાગશે લોકો છઠ્ઠા બરવા લે ઉઘાશે નહીં ઉભા રહે તમે બધું બધી જાતના લાભો થઈ જશે તમે મોકલ્યા હતા ને તમે હું પડ્યા લેવાના તમારા મિત્ર અમને માટે અવર થયું છે આપડા સરખા માં મિત્ર તો આખા દુનિયા આખા વર્લ્ડ કોઈ કેવું થવાનું છે જગત માં કોઈ માણસ દોષિત દેખાતો નથી મને જગત નિદ્રષ જ છે આ તમને દોષિત દેખાય છે અને શું કહે છે તમારી દ્રષ્ટિ વિચારી છે કેવી છે દ્રષ્ટિ છે કેવી છે મારું કારણ બુદ્ધિવારી મારું કર કઈ મારું તારું કરવા માટે બે જણા છોડે શું આવી પેલી ભાઈ ગયા તમે આવા ના થાય મારી તારી થઈ એટલે મને એમ થાય કે કારણ કેગર કેદ છે કેદ છે મનુષ્ય તમારે છે શું પૂર્ણ કરવું પડે કાંઈ કે ના પૂર્ણ કરે છે પોતાનો સ્વ કરવાનો છે સ્વભાવ પોતે પોતે કોણ ગાય અને સ્વભાવ પોતાનો સ્વભાવ એ જ મોક્ષ છે અને જ્ઞાની પુરુષ એ મોક્ષ કરતા કેવાય મોક્ષ નીકળ્યા છે માત્ર નથી કોણ અમે જાણીએ છીએ રાણી છે આ રાજ મારું બધું છે પણ અંદર ઘરે જાણતો ભૂલી જાય ના ભૂલી જાય ને છો ના તમે નામર્સ ના તંત્રી તમારામના <laughs> દીકરો હા સર મિત્ર થાય એટલે આપણને પેલા ટાઈમિંગ મળવું ને ડ્રાઈવિંગ કરું જાણે ડ્રાઈવિંગ કર્યા પાક લાગ્યું ગાઈને બાકી પડે ખરા શું કે શાક ને આશ્ર ક્યા છે પણ આશ્ર માંથી ના થવા કેવાય છે ત્યાં તમારું બધી શકાય પછી ટકા પછી તમારે પછી તમારી ના નથી પડવાનું એમાં શું એમના ખેડૂતો પોતે નક્કી કરવું જોઈએ મારું સાયન્સ છે કારણ કે ખાવા કરવાનું હોય મળતું હોય પણ વિચાર કરી ચિંતા હોય પુનઃ આ જ્ઞાન આપવાનું છે મારી પાસે આ છે કામ લાગતું હતું હોલ્ડ થઈ ગયું જે કાળમાં આ ચેસ્ટામે નહીં ગયો જે કાળમાં લખેલું હતું અત્યારે કાળ તો વિચિત્ર થઈ ગયું જેવા નહીં થયું કાળમાં હે તમારું પૈસા જ્ઞાન કે આવું પદ લખેલું હોય છે એ વાત જેવું નથી પડ્યું તે તો લોકો પાસે આંખો છે ને ના આપે હા તો એને એટલે લોકો કદર કદર કરનારા તો સમજતા કે જો આ તો બાછા ને તો એક બડા તો બડા ફંગા છો આપણે ભાઈ એક બાછા ને પણ ગયો છે તો બાછા તો રંગાવા દે છે ને આપે આ તો લોકો જ રહ્યા નથી લોકો એટલે એને તો દીકકડી મોટી જ ને કાકે હા એને દીકકડી મોટી ને તારી આદલે બેસી જાવ. કાળ બોલાવ. બસ. કદાચ આમાં કોઈ કારણ હાર નકલતી તારા હાલ કેમ? દેવાનો તારો કે જ મને દેખાતા છે. તને ખબર છે કે શું છે. મેં તો મને દેખાતા જ નથી. ના તો પાલે તો કહેના દી. vă vreau una balacia din zamanda și nu le voi spune că ta mea e mai ieftoi decât al tău. Poate, nu te era să o vezi. O ce e gata să nu mai fac. Poate, să te ajut. Nu mai să te ajut.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 और नहीं था ना मैं कौन है वो वाला है तो मैं नहीं है अरे भाई क्या हो गया ब्रो मेरा इंटरनेट वो नहीं है क्या हो गया ओ चलो नहीं है क्या प्लास है ये लोग जो है ना और जो थे नहीं तो क्या है ये लोग जो है ना ये लोग तो क्या है तुमारे बाद घूमते थे पहला ही कहीं जाओगे तब तक आलम करा नाही तर मालमंत आखी बतो इनको काय न सोफ काय एकदम सुरू होले सगळे काय रोक पाडत आहे काय से येले सगळे काय तो आदे आदे वाले काय तो आपन तो काय नाही तो रे काय पाथर आहे मला दोन वस्तू आहे अजून सांगतो देले नाही बाहेर काय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 જો આ કે બોલતું કે દિના આજે બોલજો જો કોકાઈ બચાવવા જેલી કાલે મારી કેને મત બોલવાનું ના જાયલાંગ બોલાવ જો આ મેડી જે કે મને સામેને દેજે કે બોલાવ તમે કેટલો બોલાવો છો એટલે સબ બધા કેટલો જોરથી બચરેગા પરમાણુ બાની કરે છે અને બિચારા કેક અપ થઈ જાય છે આ સાતેર બોલાવ માંગે કે શું બોલે એ બોલો હવે કરી લઈશ 여기가 제가 거기 계세요. 예예 봐. 제가 거기 계세요. 제가 봐요. 아빠가 나한테 아무도 없이야. 내가 아무렇지. 이제 괜찮다. 내가 나한테. 내가 내가 들었거든. 왜 엄마는 내가 내가 나한테는 나한테. 내가 나한테 마지막으로 가거든. 가거든. 나한테 가불거든. 내가 그냥. 내가 하나 할 것이다. जाता था कोई नहीं है हम तो ऐसा बात वही ना ना नदी में होता रोज नदी पर कोई हरा भरी तो मिला हालवा का बात है हम ऐसा बात बोलते हैं वो नदी पर वो ना कौन वन इधर से पाएगा ये जो है ना हरा पता लगाता हूं भाई को ना हरा से लेकिन तो ऐसा ऐसा नहीं मुझे दिया मुझे नहीं पता है मैं ये सारे मालूम पता नहीं गलत जो वाला जो ना है जो कहीं का बाहर में से ना वो सीधा रहता है I can't get that, I can't get that. I can't get that, I can't get it. I can't get it. So, well, I will say, well, they'll say, well, છે અને આપડાઈએ તમ પુને સાંકળ પર બનાયે છે અને જો 12 સારી છે તો મેરે કરાપો 12 સારી છે કે તમને જો રાખો રિલેજ છે કેનો કેનો કેનો બિતાના પે મચ થાયે કરેલો છે હવે આ બે આદર વિસાન નહોતા બે બડે બાર ફોરેનો નથી બતા બોલે છે અને આપડે કહીએ છીએ ને સમજાવી મને ક્યાં થાય मेरे दांतों का रहा था क्या कर रही है अंदर कोदी को खड़ा है ना ये सब्जी चला बोलकर मैंने खावा भरा था और मेरे दांतों में भी काम से ना वो अधर में काल नदी पोताई लगी हुई सुनर गली में अब मैंने संदे पर बात कर रहा था मैंने उससे कहा है ये ना दूसरा आ कभी कलमो से पर बात बोलता है बोले ना मैं भी लगा वेलकम रे ये बोल कौन रहता है गलियारे में हम बस आके तो गारा रखा तो भाई तो जन बोल नहीं हां टाइम भी तो नहीं और ये ना देख लग मत देना तक दे देना बड़ा बड़ा हम तो नहीं और तो ये जाने से तेरा तो क्या है तो रोड पर हम बोलते हजार बात है यार और जब मैं कह रही थी कि आप जाके मेरे को आके इधर ही हो जीवा मेरे को और जब मैं कह रही थी कहीं साहब कर मैं कह रही थी मैं ना वो जाने लगा रहा हूं मैं जा रहा था समझ में आ रहा है मैं जानता हूं मैं बना रहा हूं मैं नहीं हूं मैं बोलती हूं मत मारना से बात करते रहो और और कर रहा हूं the main thing is the main thing have been taken away so you know it's only to keep talking and I mean I'm not here to keep talking just stand there matter to you right okay okay come here you can't do it you can't do it you can't do it you can't do it you can't do it you can't do it you can't do it you can't do it